લૂકની લખેલી સુવાળતા એનો ચોથો અધ્યાય લૂકની લખેલી સુવાળતા અધ્યાય ચોથો ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યડદનથી પાછો ફર્યો ને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીં તય રાનમાં દોરવાયો તે દરમિયાન શૈતાનથી તેનું પરીક્ષણ થતું તે દિવસોમાં તેણે કંઈ ખાધું નહીં તે પૂરા થયા પછી તે ભૂખ્યો થયો શેતાને તેને કહ્યું જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી થઈ જાય ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં જીવશે પછી તે તેને ઊંચી જગાએ લઈ ગયો અને એક પળમાં જગતના સગળા રાજ્ય તેને દેખાડ્યા શૈતાને તેને કહ્યું કે આ બધાનો અધિકાર તમિમા હું તેને આપીશ કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું માટે જો તું મારી આગળ પડીને ભજન કરશે તો એ સગડું તારું થશે ઈસુએ તેને ઉત્તર આપ્યો કેમ લખેલું છે કે તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું ને એકલા તેની સેવા કરવી પછી તે તેની યરુસાલેમ લઈ ગયો મંદિરના બુરજ પર તેને ઉભા રાખીને તેને કહ્યું કે જો તું દેવનો દીકરો હોય તો અહીંથી નીચે પડ કેમ કે લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે અને તેઓ પોતાના હાથ પર તને ધરી લેશે રખે તારો પગ પથ્થર પર અફળાય ઈસુએ તેને ઉત્તર આપ્યો એમ કહેલું છે કે તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ ન કરવું પછી શેતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કંઈક મુદત સુધી તેની પાસેથી ગયો ઇસુ આત્માને પરાક્રમે કાલીમાં પાછો આવ્યો અને તેના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો અને સગડાથી તે માન પામતો નાઝરે જ્યાં તે ઉછર્યો હતો ત્યાંથી આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારો ઉભો થયો યશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું તેણે તે ઉઘાડીને જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા ઘાયલ થયેલાઓને છોડાવવા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે તેણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછો આપીને તે બેસી ગયો સભામાં સૌની નજર તેના પર ઠરી રહી તેઓને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે બધાએ તેના વિશે સાક્ષી આપી અને તેના મોંમાંથી જે કૃપાની વાતો નીકળી હતી તેથી તેઓએ અચરથ થઈને કહ્યું કે શું એ યુસફનો દીકરો નથી તેણે તેઓને કહ્યું કે આ કહેવત તમે નિશ્ચય મને કહેશો કે ભાઈ તું પોતાને સાજો કર કપર કરેલા જે જે કામો વિશે અમે સાંભળ્યું છે તેવા કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર તેણે કે હું તમને ખચિત કહું છું કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી પણ હું તમને સાચું કહું છું એલિયાના સમયમાં સાડા વર્ષ સુધી આકાશ બંધ રહ્યું અને આખા દેશમાં ભારત પડ્યો તે વખતે ઈસરાયલમાં ઘણી વિધવાઓ હતી અને એલિયાને તેઓમાંની કોઈને ત્યાં નહીં પણ સિદોનના સારફતમાં એક વિધવાથી તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો વળી એરિશા પ્રબોધકના જમાનામાં ઈસરાયેલ દેશમાં ઘણા કોડિયા હતા પણ આરામી ઇનામાન સિવાય તેઓ કોઈ શુદ્ધ કરાયો ન હતો એ વાત સાંભળીને સભામાંના સઘં ક્રોધે ભરાયા અને તેઓ ઉઠીને તેને શહેર બહાર ખાડી મૂક્યો અને તેને નીચે પાઈ નાખવા સારું જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કિનારીએ તેઓ તેને લઈ ગયા પણ તેઓની વચમાંથી ચાલ્યો ગયો તે ગાલીલના કફર નહુમ નામે શહેરમાં આવ્યો વિશ્રામવાળા તેઓને બોધ કરતો હતો અને તેઓ તેના બોધથી અછરત થયા કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું સભાસ્થાનમાં અશુદ્ધ ભૂત વળગેલો એક માણસ હતો તેણે મોટે ઘાંટે બૂમ કહ્યું કે અરે ઈસુ ના હઝારી મારે શું છે શું તું અમારો નાશ કરવા આવ્યો છે તું કોણ છે તે હું જાણું છું એટલે દેવનો પવિત્ર ઇસુએ તેને ધમકાવીને કહ્યું કે છાનો રહે ને તેનામાંથી નીકળ ભૂત તેને લોકની વચમાં પાળી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વિના તેમાંથી નીકળ્યું તેથી બધાને અચરત લાગ્યું તેઓએ અંદરોઅંદર કહ્યું કે આ તે કેવું વચન છે કેમ કે તે અધિકારથી તેના પરાક્રમથી અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે એટલે તેઓ નીકળી જાય છે આસપાસના પ્રદેશની સર્વ જગાએ તેના વિશે ચર્ચા ફેલાઈ ગઈ સભાસ્થાનમાંથી નીકળીને તે સિમોનને ઘેર ગયો સિમોનની સાસુને સખત તાવ આવતો હતો અને તેના હકમાં તેઓએ તેને વિનંતી કરી તેણે તેની પાસે ઉભા રહીને તાવને ધમકાવ્યો એટલે તેનો તાવ ઉતરી ગયો અને તરત ઉઠીને તે તેઓની સરભરા કરવા લાગી સુરજ આ વખતે જેઓને ત્યાં નાના પ્રકારના રોગથી પીડાતા માણસો હતા તેઓ તેમને તેની પાસે લાવ્યા અને તેણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓના સાજા કર્યા ઘણામાંથી ભૂતો પણ નીકળ્યા તેઓ ઘાટો પાડીને કહેતા હતા કે તું દેવનો દીકરો છે તેણે તેઓને ધમકાવ્યા અને બોલવા દીધા નહીં કેમ કે તેઓ જાણતા હતા કે તે તો ખ્રિસ્ત છે દિવસ ઉગ્યો ત્યારે તે ત્યાંથી નીકળે ઉજ્જ ઠેકાણે ગયો અને લોકો તેની શોધ કરતા કરતા તેની પાસે આવ્યા અને તેઓની પાસેથી જાય નહીં માટે તેઓએ તેને અટકાવવાનો યત્ન કર્યો પણ તેણે તેવને કહ્યું કે મારે બીજા શહેરમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ કેમ કે એ સારું મને મોકલવામાં આવ્યો છે આ પ્રમાણે ગાલીલના સભાસ્થાનોમાં તે વાત પ્રગટ કરતો ફર્યો